તમે આવડે હું જોડે કેવી રીતે ડિલિંગ કરવું વિતરાશ એવું ડિલિંગ કરવું દેવું હાથે રાખવું દિલિંગ પુત્ર કરે એ તો શ્લોક માં કર્યું અને મૂર્તિ જોવા મળી પણ પ્રત્યેક વખાણ થાય તેની નોંધ નહીં વખાણ થાય ફૂલ ચડાવે તેની નોંધ નહી પથ્થર મારે તેની નોંધ નહી ચડાવે તેની નોંધ નહી પથ્થર મારે તેની નોંધ નોંધ જોતો ખરાબ ચાલી માસ હોય બચોર ખાય તો બચો ખાય ચકલા રમતા ચકલા રમ એને એ આંખ ની અંદર નિષ્કારણ કરું નથી એ આંખમાં નિષ્કારણ કરું નથી નિષ્કારણ કરું નથી આંખમાં નિષ્કારણ કર જોવા મળે છે એ જ બીજું બીજી કઈ વર્તન કારણ વાળી કરે હવે આ પ્રત્યારો લોકોને બીજા ને હિત કરેલા હોય ખટપટ નો વિભાગ છે તારે અમે આપની નજીક આટલા આવી શકીએ છીએ ને એ ખટપટ નો વિભાગ થોડો ચાર નો રહી ગયો છે માટે તો અમે બધા આપ આવી શકીએ છીએ આપડી પાસે એ લઈને લોકોનું કેમ કલ્યાણ થાય મારા જેવું એટલું એના માટે ઘટ ગ એના માટે આ વેપાર જયારે લોકો ને કલ્યાણ થઈ જાય ને લોકો ને વિતરાકતા જોવાની બોલે તમે ઉતરી જાવ અને પછી વ્યવસ્થિત કે ઉતારવાનું કે ના મા પછી થોડી વાર પછી કે છે એમ કરો સિમર ભી તમે ઉતરો હા થોડી વાર ગયા પછી એક કલમ ગયા પછી બીજો ઉતરો સમજાવું વ્યવસ્થિત ઉતારે છે બોલાવી આવું નવું વખત થાય દાદા ને પરીક્ષા પાસ થયો વિચરાક કરી લાવ એકના મન ભરે નહીં કઢું બંધ કરતા તો મેં કહીલું મેડા મત કરાયતા કે ગજલની વાત કર આ ગરવ તી ના એવું સુંદર છે માનથી કરી જક્ષત નથી યાર હિરદ કરે આ લેગરમાં માર તો ઓબરો કઈ ના દે સાઉ ગજલ કતા કે એટલે કુડી જાય અરે તને એમ કે વ્યવસ્થિત ઉતારે છે એ શું મોટરા ઘર કરી જાય નવ વખત ને કાયદો કર્યો ને નવ વખત ઉતાર મારા જ્ઞાન પાસ થઈ ગયો ચાર વખત ધીરે રે બરાબર છે ઉતારી પાડેલું કે જ માનવું જોઈએ નવ વખત ઉતાર ચઢાવે નઈ એ જ વ્યવસ્થિત બોલાય ના બોલાવો હા નવ વખત કેટલું બધું વ્યવસ્થિત કરશે એટલું બધું વ્યવસ્થિત કરી વ્યવસ્થિત એટલું જ એવું છે કે જે કોઈ નો ગુનો ના અધિકારે નિર્દોષ જગ અધિકારે એ વ્યવસ્થિત છે આપણને નિર્દોષ બનાવે જગત નિર્દોષ આ વ્યવસ્થિત છે ને કહ્યું ને જરૂર વ્યવસ્થિત પૂરું કેવું જેમ જેમ વ્યવસ્થિત આ વ્યવસ્થિત ના બધાને દબેવ કરું હવ ના પર્યાય પ્રમાણ પર્યા પર્યા પ્રમાણ સંપૂર્ણ પર્યાય ના પર્યાય ચાર પર્યાય કૂટે વ્યવસ્થિત બઉ કામ નથી નવ વખત ઉતાર નવું ખર્ચા દે ચડી ગયું છે દાદા બે ત્રણ વખત કદાચ ઠંડુ રે કદાચ કોઈ બહુ જાવશે બે ત્રણ વખત ઠંડુ રે પણ બીજી વખતે તો પછી પેલું બધું ભેગું કરીને જાગી દે હા બધા વિતરાગત થઈ જાય ને સમજી વિતરાગત થઈ જાય ને બધા ચોપડી ના ચોપડી માં કઉ છું ને આપડે બસ દાદા બતાવેલા વાત જ સુધી ને બાકી કરી હતી રાખો છો કોઈ જોડે જઈએ ની ટોળા તો આપડે મારું શરીર ના રેખા દબડા આવી જાય કે જોતા રો છે રાખતા નથી આવડે મોટા જોતા ખબર પડે ન ચડી ગયેલું મળ્યા ફોટોગ્રાફરો બઉ ખુશ થઈ જાય ત્યાં તેને તો કેવું પડે એ કઈ આ મૂકીએ પાત્ર જ દરવાજા જેવું મૂકીએ પછી ફોટો પડાય છે લાકડી બાકી બધું લઈ ને હવે હવે એવું જરા થોડું હવે બધા લાગ્યું છે આ નાટકમાં હરા નઈ લાગે પૂરી અચ્છા રૂપાયા સહજ રૂપાળો દેખાય સારો કયો દેખાય સહજ અનકારો નું બહાર જેવું પડ્યું જાય એવું સુંદર વ્યવસ્થિત ગોઠવું છે જોવાની જરૂર છે જોવાનું માણસો વિચાર નહી આવતો નઈ પછી આપડે કહીએ થયા ચાલ્યા કરે આ થોડી એટલી જ દેખાય ચિંતક આવી જ બધી આવું બધું જો વિચાર કર્યા કરતો હોય તે ચિંતક આ બધો જે વિચાર કર્યા કરતો આનો વિચાર કર્યા કરતો હોય તે ચિંતક ચિંતક જે આપણે હા એ નહીં બધું જગત ચિંતા કરવા જેવું ચિંતા એકલા ચિંતા કરવા જેવું જગત ધોળી એકલા ચિંતા કર હજી પહોંચ્યા જરા ઘણો વિચાર આવે ત્યાં બહુ થઈ પહેરાવવાની તો ચિંતા કરે નઈ વિચાર આવે પહેરાવાની ચિંતા હતી ચિંતા વાળું નિરંતર ભય વાળું જગત ઘણે ગણેશ ચિંતા વાળું જગત અમને આટલા માં ચિંતા થાય અત્યારની થાય શું આવશે તે વિચાર ચિંતા કરવા જાય નથી હું અત્યારે કઉજો ક્યાંક પરવા કાઢ લાવીશું થઈ ગયું છે ડિઝાઇન થોડે છે ચિંતા કરવા દેવું ધ્યાન કર્યા કે તારું ધ્યાન કરી આનંદ ભાઈ કરે આ બધું લઈ ને લઈ ગેલો નાસ્તો દર મસ્ત ચિંતા કરો લાભ થાય મહેમાન થાય કુદરત તમારું જ ગવન તમારે માટે નર્સ છે નર્સ નું જેવું કામ કરે છે રગત પગાર કેવું આવું કરો છે આપડે પછી કઈ વાર મનમ મનમાં મનમ એ કઈ જાય મનમ દ્વારા મનુ જુદું મન ન મનમાં આવે ને ભાઈ પૂછે છે કે દાદા સત્સંગ કરતા કરતા સત્ય ની અનુભૂતિ ક્યારે થાય સત્સંગ કરતા કરતા સત્સંગ કરતા કરતા સત્ય અનુભૂતિ ક્યારે થાય સત્ય ની અને સત અવિનાશી છે સમજાય છે ને તમે જે પૂછવા માંગો છો ને સત્ય નહી પણ ખરેખર તમે પ્રફુલ નથી તો અસત્ય છે પ્રફુલ ભાઈ અસત્ય છે તમે આત્મા છો એ ખરું સત છે આવી નાખ્યું શનિવારે આવજો દાદા ભાઈએ જ્ઞાન ની જરૂર છે તો જ્ઞાન ને આજ્ઞા નહી પાડી ભાઈ છું ને પછી અનુભવ ચેડા થઈ જાય આપડે દૂધ કરીએ આપડે શું કરીશું કેવું થાય છે આપડે પાવાની ખરજ એનું ધર્યા ગયા આપડે કેમ હાથ ધરાવી બસ લાભ ના કર્યોધાર કર જાત્રા માં એટલા પર આજ્ઞા પાંચ પાડે તો બીજે જાય અનુભવ નિરંતર અનુભવ વધતો હોય આપડે જો જગ્યા હોય ને મરી રહ્યા છે જગ્યા હશે તો આ શનિવારે ધ્યાન રાખેલું દાદા હોય ને તો પછી પેલા જ્ઞાન ના શબ્દો બધા એટલે બઉ જો જગ્યા છે વાણી જેને જાણી તેને જાણી છે શું અને જો એમ આપણ કુરા કરું બુદ્ધિ મકઈ જશે કે પ્રાપ્ત કરવી હોય તો ડાયર રહેવું કારણ પોતે જ્ઞાની પોતે જ્ઞાન બુદ્ધિ માં નથી તો બુદ્ધિ ની વાતો કરીએ શું થાય પ્રાપ્તિ કરવી ના થાય નહીં તો પ્રાપ્તિ ના કરવી હોય તો એને બધી છૂટી પ્રાપ્તિ ના કરવી હોય તો પ્રાપતિ કરવી પરમ વિન નહી તો પ્રાપ્તિ ઓછું થઈ જશે ખોટ આવશે તો કેટલીક ઉભી થાય પ્રશ્નો ઉભા થાય એનું નિવારણ તો અંદર કરવું જોઈએ નહી સત્ય છે પણ બાકી જવાબ આપે તો એની ઉપર રિએક્શન ના હોય વાત કહેવાય એની પર વિવાદ ના હોય શું ના હોય વિવાદ નહીં પરની પર વાત હરકો વાત કરે તો એનો લાભ ના થાય બીજી કશું નહીં પોતાને લાભ કરવો હોય તો વાત ના જોઈએ તમને લાભ કરો એટલે તો હું સમજાવી દઈએ છીએ કે તો અતिला 15 વર્ષથી છોડી છે ત્યાં છોડી તૈયાર બુકર પુડે લાભ લો અનાહારી છે તો પછી કેમ ખાવાનું મન થાય છે આત્માનું સ્વરૂપ તો અનાહારી છે નિરાહારી છે તો પછી ખાવાનું મન કેમ થાય છે આત્માનું સ્વરૂપ નિરાહારી છે ને ખાવાનું તો લન ખાવાનું કેમ મન થાય છે હે ખાવાનું મન કેમ થાય છે ખોરાક ખાધો નથી કોઈ તારું આત્મા સુક્ષ્મતમ છે વિષયો થૂલ છે આત્મા ભોગવે છે એને આત્મા માણસ જગત આપી સાધુ ઓછે જ્યાં શું એવો આત્મા નથી અરે આ ગંધવાડો ખોકવે અપરાધ કે છે આ બાપુ ગંધવાડો એને ભોગવે तो आत्मा स्वरूप आवश्यु मारो आत्मा निरंजन निराकार ज्योतिष स्वरूप है अनाहारी कई भोगवतो खाते करता तो पी रही है मानी તો જે બે દલો છે આ સતરે હચર થાય ખરો જન્મ્યા ત્યારે સતર કેવાય પછી પરમાત્મા બની ગયા સિદ્ધ ભગવાન એટલે અચર કેવાય એ પ્રથમ કે ભગવાન મહાવીર જયારે જન્મ્યા ભગવાન અસર થયા થયા બોલો દેહ તો સતર રહેવાનો ઠેઠ સુધી એટલે સંસારી આત્મા ને હે મિકેનિકલ આત્મા એટલે સંસારી આત્મા સતર સતર આત્મા સતર મૂળ આત્મા અચર સચરાચર એટલે મૂળ આત્મા લક્ષ્ય કરવાનું છે પ્રાપ્તિ કરવાની આત્મ જ્ઞાન એક કરવાનો કશું વળે નહી અનંત જયારે શંકા જાય આત્મા ત્યારે જાણું કે પ્રાપ્ત થયો શંકા જઈ કેવું લખે તારીખ પચીસ આઠીડા મનાવો હોય કે શુદ્ધ આત્મા મનાવો હોય એના માટે ક્રમ વિકાસ ભગથિયા સીડી કોઈ સાધન એવું તો માનવું પડે ક્રિયા કરવો પડે સંયમ ધારણ કરવું પડે ઇન્દ્રોપે એવું તો કરવું પડશે નહી કરવું પડે એવું છે આ એક અક્ષરે આખાય આખા ધર્મ આ બધા સાધુઓ સાચું નથી એક અક્ષર સાચો હોત તો સર્વ અક્ષર સાચા હોત એક સમય પણ તું કદી સંયમ આવ્યો હોત તો સર્વ સમય રહે સંયમ તે કયો નથી આચાર્યો છે સંયમ સરખો જોયો નથી સંયમ તો લહેરથી ખાયમ કહેવાય તો કેટલીક ખાય કેટલી ચીડ આમ ચીડ સમજ્યા કોઈ ધડો આત્મા સાથે અનંતો નું જ્ઞાન હોવા છતાં ભટકી આવું કરોર્થ નથી અત્યારે તીર્થંગ અને જ્ઞાની પાસે થાય સાઈઠ થી ચાર બચ્ચો સાઈઠ થી વધારે નહીં ચાર ત્રણ ચારે આ બધા વિકલ્પો છે શું છે તમે બોલ્યા ને વિકલ્પો છે વિકલ્પો કયા કરે નઈ શું કરે બધું પૂછાય क्या विकल्पों में पोतापणू पोषाय छे विकल्पों में पोतापणू पोषाय छे विकल्पों में पोतापणू पोषाय छे हां ये तो सुडको है पोतापणू तो पोसेलुच छे ये तो ये ना दंसो छे ये बात ये पर उते ना काही लागने एकदम एक काही सुकज नाही छे સચરની સચરની દુનિયા આચાર્યો જૈનોબરી સ્વતંબરી અતલ મત ફટકે સતેળને અતલ કરવા માટે વામરે સ્થિર થઈ એટલે સચર આધારીને સંસારિયા આત્માને હા એ જ વ્યવહારિયા વ્યવહાર આત્મા અને પેલો જે મુક્ત થયેલો એ આત્મા કે આ જે આત્માનો જે શુદ્ધ સ્વરૂપ જે આચર આત્મા કે હોયમાં કે હા તમારી મઈ પણ અત્યારે જે સચર આદિને તો ના કે રાત્ર માયો લખ્યું છે કે સચરમાંથી અતલ જોવું હોય તો બલા વિધિ વિધાન કરવા પડે કરવાથી ફાયદો નથી વર્ષ બે વર્ષ કહ્યું ને તો કે તો મોડું થઈ જાય છ મહિના પછી આવજો છ મહિના એક દળ મોડું કરવા શું જો થતું હોય અત્યારે મળી જ ફળ હતું ક્યાં લેવું નહીં લેવું કાલે એવું કરવા આજે મળતું હોય તો કાલે એવું ક્યાં થયું આજ ભાઈ આજ ભાઈ અત્યારે શું કામ એટલે એવું છે કે જ્ઞાની પાસે તો શક્તિ છે કે ખોટા વિચારો એ પણ કાઢી શકે એવું નહી વિજ્ઞાન વિજ્ઞાન આજ વિજ્ઞાન વિજ્ઞાન છે જેની પાસે એ ટોળા માંથી તમે આવ્યા હવે જવાનું તમને એના કરતાઓ માં પડ્યા આકુલતા ઘટતી નથી કારણ કે સતર કોઈ નહીં થાય ન સ્વભાવ છે તેથી શાસ્ત્ર આત્મજ્ઞાન થયા સિવાય બધું નફો નિવેડો બધો નહીં આવે તમે ગમે તે કરશો સતન નું શાસ્ત્ર જ્ઞાન આત્મ જ્ઞાન થયા સિવાય નિવેડો નહીં આવે એટલે આત્મ જ્ઞાન તો સાધન છે આત્મજ્ઞાન હોય છે કે નઈ નહીં આત્મ જ્ઞાન પરમાત્મા થાય છે એમ અત્યારનું મારું જ્ઞાન એ જાતું છે તમારા માટે વધારે માથાપુર કરવી પડશે આ મારો અનુભવ કઉ છું સાચી વાત છે પરંત સ્વાદ આવે નિરંતર ચિંતા રહી આનંદ સંસા નહી હોવા છતાં દેહ નું દુઃખ અડે નહી લેખ થવા માટે લોક હિમાલયુ છે હા એટલે ભીડ માં હોય ભીડમાં જાય તો અસંખ હોય ભીડ માં અસંખ એકલો હોય નઈ મન વિપરે શું કરે હા પછી ગુલાબ લાવે પછી રાખે કઈ સમજ ને જોવા જુએ તો સંસાર ઉભો કરી નાખે વાત કરી કેવું પડી છે જ્ઞાની કૃષ્ણ જોયા નથી દર્શન કર્યા નથી એમનો શબ્દ વાપર્યો નથી એક શબ્દ કલ્યાણ થઈ જાય નિત્ય મુક્ત છે નિત્ય સમાધિ વાળા છે આત્મા થયેલા છે જેનું અનિત્ય પણ બધું સર્વતા થઈ ગયું છે સનાતન પણ પ્રાપ્ત થઈ ગયું પૂછાય બધું ભગવાન દાદા દાદા ભગવાન બોલે છે તમે સોતા છો હું નાતા છું વાળી શું હોય ઉપદેશ રૂપે ના હોય દેશના રૂપે ના હોય અરે આદેશ રૂપે ના હોય આદેશ અને ઉપદેશ એ હમસ કરે છે આદેશ શું તેને આદેશ કહેવાય અમુક કરો તમે એમ વાણી દેશ ના રૂપે દેશના વાણી માલકી યોગે ની વાણી ભાઈ કેવી કોઈ માલિક નહીં એનો માલિક નહીં